શાસ્ત્રીજી મહારાજ નું પ્રવચન બે હજાર ચાલીસ ના મૃતમ શરૂ સ્વામી નારાયણ આય નમો નરે કૃષ્ણ આય નમો ન સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મધ્ય સુરા ભક્ત ના દરબારમાં દક્ષિણા દેવ મુખાર વિંદે ઢોલિયા પર વિરાજમાન હતા અને રાતા ખીનખાપનો હતો અને કસુંબી રંગ નો રેટો ખેડે બાંધ્યો હતો અને પોતાના મુખારવિંદ આગળ મુનિ તથા દેશ દેશ ના હરિભક્ત ની સભા ભરાય ને બેઠી હતી હજુ પોષણ પહેરે પોષણ માં અમુક જતી માં છે મછુરિયા માં અને મુક્તાન સ્વામી આદિક પરમાણસ તે દુકડ સરોદા સતાર મંજિરા આદિક રાજાળી ને કિર્તન નું ગાન કરતા હતા આવી જવા हरिभक्त ने क्य मृत्यु नी जाए कल्याण मनाई जाए पुक्तानंद स्वामी जेव आव उत्तर क्यों પણ શ્રી મહારાજ ના પ્રશ્ન નું સમાધાન થયું નહીં પછી બીજા પરમાજે હે મહારાજ એ પ્રશ્ન નો ઉત્તર કરો સુધી અમે એનો વિચાર કર્યો છે કે અમારી નજર તો એમ આવ્યું છે ચાર પ્રકાર ના હરિભક્ત હોય તેને મૃત્યુ ભય નાશ પામે છે ચાર પ્રકાર ધ્યાન રાખજો આવશે અને ચાર પ્રકાર ના હરિભક્ત ચોથો પ્રીતિ એ ચાર પ્રકારના જે ભક્ત તેને તો મૃત્યુ નો ભય નથી રહેતો હવે એ ચાર પ્રકારના ભક્ત ના લક્ષણ કહીએ છીએ મેળવવા મેળવાની કોણ માથા પામ્યો છે માટે તે ભગવાન ના નિશ્ચય કરીને મૃત્યુ ભય રાખે નહી અને એમ જાણે છે મને પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન મળ્યા છે ज्ञा तो आत्म ज्ञान नगवान शुरू तो इंद्रियो तथा अंतरण सर्वे थ रहे डरे नहीं परमेश्वर आज्ञा में भंग थ માટે પોતાને પોતાના પતિ વિના બીજે ઠેકાને વૃત્તિ ડોલે નહીં અને એક પોતાના પતિ ને વિશે રાખે તેમ ભગવાન ભક્ત તે પતિવ્રતા ની પોતાના પતિ એવા જે ભગવાન તેને વિશે જ રાખે માટે પોતાને માને પોતા માત્ર પોતાનું ચિત્ત બીજે ન જાય છે બાર ગામ અહીંયા નથી પતિવતા હતી વ્ય આવશે ચાર પ્રકાર ના ગયા એ તો ચાર કીધા સુરવીર અને પ્રીતિવા ચાર પ્રકાર ના હરિભક્ત હોય તો એને મૃત્યુ નો ભય બે જતા ચડી જાય આપણે સાધવો અને આપડે વાત કરી અને ફસાવીએ છીએ આમાં લખ્યું એ પ્રમાણે બોલો તો ફસાયે છે પણ મારા જે છેતરવાનું બારું જ રાખ્યું નથી જો પણ એને આપડે આવડાવીયે ગામડીયા ને તો હાવ છેતરીય મૃત્યુ નો ભાઈ કેમ ટળવે છે સ્વામિનારાયણ નો શો અભિપ્રાય છે યા સાધુઓ કોઈ દિવસ કઈ નઈ કારણ કે એવું કેશ્વા હોય હા એ તો પ્રત્યક્ષ ભગવાન તેના સાધુ છે પ્રત્યક્ષ હત્યક્ષ બોલ્યા જો એ ક્યાંક પોતામાં જોડે તો અસંત છે એ સંત નહી ત્યારે આ વાત જયારે કરે સાધુ નો વિશ્વાસ રાખો સાધુ નો વિશ્વાસ રાખો રોઈલાને ઠગે છે બિચારાનું છે કરે છે નથી રજુ તમે ગમે ત્યાં હો તમે પોદો છો વાંચો છો ને એમાં ખબર પડ્યું જાય કે આમાં નથી સંતો માત્ર કથા વાર્તા કરે ગામડાના લોકો વિશ્વાસ હોય એટલે આવડા બોલે સમજાવે કારણ કે તો ગુરુપદમાં કઈ ખામી આવે ને પાછી ગુરુપદ માં ખામી આવે પોતામાં જોડવાની વાત કરે ભગવાન જોડવાની ન કરે આમાં કહ્યું ચગવાન વિશ્વાસી તે દી વિશ્વાસ ની વાત છે આજ વિશ્વાસી હોય આજાનો વિશ્વાસ કરે જમ્પોરીમાં જાય આમાં મહારાજ હું કે છું વિશ્વાસ કરવો જો એ તો કોઈ માલિકણ જ ન કરે કઈ પ્રત્યક્ષ ભગવાન ના વિશ્વાસ ની વાત અને એ પ્રત્યક્ષ ના પાછા સંત હોય એના વિશ્વાસ કેવી રીતે અતિશય વિશ્વાસ ને પામ્યો છે સ્વામિનારાયણ જદી પ્રગટ હતા તે કબૂત એમાં શંકાજનક એમના સંત મુક્તા સ્વામી ના હોય એમાં જેને વિશ્વાસ ધર્યો એને કોઈ કઈ શંકા વિના એનું કલ્યાણ આજ આવડે આ પોતામાં જોડવા માંગે મારો કહ્યું ભાઈ ભગવાન ને ભગવાન વિશ્વાસ રાખજો ભગવાન ને સાધુ એવો શબ્દ અધૂરો બોલે એટલે લાગુ પડી જાય અહી લાગુ પડી જાય એમના માટે અત્યારે પ્રત્યક્ષ ભગવાન ના શબ્દ ક્યાં લેવા એમનો કહેવાય આજે વિશ્વાસ મળવો અઘરો છે પ્રગટ મનાવવા જ જોઈએ એ આ જો એની આંચ થઈ આપણી જો થઈ ગયો હોય તો પ્રગટ ભાત આટલા આકરો જોઈએ આ ગોવિંદભાઈ ગિરધરબાઈ ને જોશીબાઈ ને બનુભાઈ એ દેખાય જ નહી ભાત મૂટી જાય જઈ વિશ્વાસ કે નહીં પછી વિશ્વાસ થાય શરૂઆતનો નથી આ વિશ્વાસ ધોરાય છે આરંભ નો નથી આરંભ નો તો આહાર શુદ્ધિ નું પંચ ઇન્દ્રિયો ના આહાર ને શુદ્ધ કરવા આ પ્રથમ પ્રકરણ અઢાર ઈ આરંભ ના આરંભ નો ને ભાગ તર્યા પછી ની વાત માટે તે ભગવાન ના નિશ્ચય ના બળવરે કરીને મૃત્યુ ભય રાખે નહી અને એમ જાણે છે મને પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન મળ્યા છે માટે હું કૃતાર્થ છું અને ધ્યાન ધારઈ ની વાત કરે ધારી છે ગઢડા અત્યારે જેલા માં મહારાજ નાતા હશે સંતો બતા હશે નાય કરવા કાંઠે નીકળે ને કાંઠા ઉપર ઝીણી ઝીણી રેતી મહારાજ નો પગ પડ્યો નીકળે એમાં બોલે જે મહારાજ ની પડખે ને પડખે મહારાજ પગે ત્યાં સાપુ ભરી પગનું પાણી ચોખે ચોખ ભાઈ અનગણ પાણી પીતા મહારાજ હા હું જયું તો હશે આજ હશે મહારાજ હું કર્યું પીધું પીતો કાઠી જ પણ અનગળ અરે કેટલાય જન્મ જ્યાં અનગળ કીધો તો આજે હનગળ આ મળી ગયું મારું તો કામ થઈ ગયું હનગળવો એ હું ગળી દીધી હું કેટલો ભાવ ઊંધો ભગવાન ના ચરણ પછી એને ગળવાનો ભાવ થાય એટલે ભગવાન નો સ્વ ઓછો થયો આ ગોપીઓની આ તકરાર હતી ગોપીઓની નહિ પણ બીજાની ભગવાન જગત માં તો આવું કહેવાય ને પરિણામ એમાં એને હે કરાય છે જગત તો એની નિંદા કરતો પણ ગોપીયુ ની માં આ જગત જેવો નહીં જગતના પરણેલા એવો આ નહીમાં ગોપીઓના હોય એની એ સમજણમાં આવી છે અહીં તો ખરી રીતે એ વ્યવિચાર કહેવાય પણ વ્યભિચારનું પાપ તો એક બાજુ રિયો પણ ગોપીઓની ક્રિયા બીજાના કલ્યાણરૂપ થઈ છે એને કાય એનું કલ્યાણ આ બધું ઊંડું ભગવાન પ્રત્યક્ષ તમારો દુશ્મન ખોટો હોય એની આજે વાત કરો ભાઈ બે ને ત્રણ પાંચ ના પાડે ના દુશ્મન નો ધર્મ છે કે તમે બોલો એની ના જ પાડે પણ બે ત્રણ પાંચ તો દુશ્મને ના પાડે એમાં પણ બે ને ત્રણ હાથ એમ જયારે બોલો ત્યારે દુશ્મન આપડે ભાઈ બહેન હાથ ના હોય તો દુશ્મન એમાંથી ઈ ના પાડે છે ના પાડે છે આ ક્રિયા વળી જ્યાં વિશ્વાસ આવે છે ભગવાન ના સંબંધનો ને ત્યાં તો કેન્દ્ર જે છે જેમાં વિશ્વાસ કરવો એને ઓછી લેવો જોઈએ અને પછી આ બધી વાત છે પણ સાધુ છે કે નહીં કોઈ વિચાર કરતો નથી મારી મળ્યો એ ક્યાંથી કરણું હવે કઈ તો સિવાય ખોટું હોય તો ગોજો વિશ્વાસ કામ જરૂર કરી જાય પણ સ્થાનમાં કરે અસ્થાને કેવી રીતે વિશ્વાસ કરવો સોનું છે એનું બધું થાય ઘડતર પણ સોનું હોય પણ બધું કહે ટીપો ધાટી જાય એનું કેમ કરવું આવડ આપડે વિશ્વાસ રાખો વિશ્વાસ રહી ગયા રીતનું છે એટલે આપડે ઝર પટોળો ભરી દે લખો વિશ્વાસ અરે બીજા નથી થઈ ગયો વિશ્વાસ કર્યો ધ્યાન દેવ મન છે બરોબર હોય એ તો પ્રત્યક્ષ ભગવાન ને તેના સાધુ તેના વચન અતિશય વિશ્વાસ ને પામ્યો છે માટે ભય રાખે નહીં ગુજરાત તરફ હાલ હું ના ટાઈમ અને મોડું થાય અને જે હરિભગત હોય ગામના એને કહ્યું ને કે અમારે વેલું હારી તમે જરાક રોટલા કરી રાખજો પછી તાપ થઈ જાય ને એટલે આંથી થોડોક નાસ્તો કરી લઈએ એટલે પછી બોલી ભાઈ ગુજરાતના જાડો આવી જાય વાંધો મીઠો તો ઓઈ તો રોટલા અને બધું બરાબર તૈયાર કરી આવડ મારા મારા જગાડે પછી હલો હલો પણ મારા ક્યાં જાવ શિરામણી ભરવા અરે પણ નાયા નથી તો નથી શિરામણી તાતર પીડ્યા નથી દાતણ નથી કર્યા દાંતણ જાવું પડે કે નહીં રોટલા જાવો જાઓ દાતણ તમારી આ પ્રત્યક્ષ ભગવાન હોય એની સાથે વાત કરી પછી મહાપુરુષો વાતો ત્યાં આવે તો પણ એ ખરા મહાપુરુષો ની વાત બધા લેવાય એવું મંદ જવું હોય મારે તો પૂજા માં પછી મારા ફેરવવી જોઈ જરૂર ફેરવવી તો વલું ઉઠ આ તો ઉઠે મોડો અને રેલવે નો ટાઈમ હોય રેલવે લઈ જવાની હોય આવડે બધા તૈયાર થયા મારા મારા મારા નો નિયમ થયા છે આ બધા માં વિવેક છે વિવેકો દસમો નથી વિવેક થી કરો તો એ બરાબર વિવેક પશુ ભી સમાના એ પશુ માન માં ફેર નહીં બોલો અને જ્ઞાની ને તો આત્મ બળ હોય એમ માને જે નો ભક્ત છું માટે એને પણ મૃત્યુ નો ભય હોય નહી જ્ઞાનીઓ પોતાને બ્રહ્મ સ્વરૂપ માનતો હોય અને એને મૃત્યુ નો ભય ન હોય એ તો બરાબર ટૂંકવાનું હોય હમ ના ખબર છે હલોતા ફરતો ફરતો રાખીએ એમ બહાર જાય તો જ્ઞાની થઈ જાય પણ આયે તો અજ્ઞાની થઈ જવું પડે છે ઓળખાય ને પૂછ્યું શબ્દ કે ઠેકાને લાગુ પડે એ શાસ્ત્ર ને એનું જ્ઞાન નથી કહ્યું આ જ્ઞાન જુલે એ ભાવ નો આવે એ ભાવજ ભૂલ આવે આત્મ ભાવ ભૂલ આવતો નથી આત્માને જોતું નથી આજે જગત માં વિદ્વાનો પોતાને જ્ઞાની મનાવે છે અમે તો બહુ જાણીએ જ્ઞાની નથી રહી એ જ્ઞાની કઈ રીતે તમને એટલા શાસ્ત્ર જાણે સભામાં સમજાવે પણ બાયડી છોકરાનો તો ગુલામ હોય ને એટલું પણ યાદ ન આવે તો આપણા યજ્ઞ કરીએ ને પછી બ્રાહ્મણ જાઝા ભેગા થાય એને બધાય ને તે હોય એમાં મોટે રાજે હોય ને એને જેની ઉપર હેઠ હોય બ્રાહ્મણ માં અને યજ્ઞ કરવા જઈને બઉ સમર્થ જ્ઞાની વિદ્વાન ફલાણા મારા જેવો તરત જાણીએ કે આને એને હેઠ એને વરુણ લઈ લેવો છે અને ઓડો હોય છતાં ક્યારેક ક્યારેક જોઈએ કે આ ભાઈ છે તેના પર લઈ લેવું બરાબર લેવો તો જ ઈચ્છા એટલે પણ હું તો લઈ લો આ જ્ઞાન થઈ પડી એ સાધુ સંન્યાસી આજ અમે બધા બાબા બોલી ને અને ચારે બાજુ કેટલા પ્રમાણુ આપે છે પોતે જાણતો જ નથી હું દેહરૂપ છું એને મરવાનો ભય ક્યાં થયો હોય બોલો અને સુરવીર હોય એ થકી તો ઇન્દ્રિયો તથા અંતઃ આંખ ધ્રુજે તમારા થી કાન તમારા થી ધ્રુજે જીભ તમારા થી ધ્રુજે ધ્રુજ ને બતાવવા અને બીજા કોઈથી પણ ડરે નહિ માટે એને કોઈ રીતે પરમેશ્વર ની આજ્ઞા માં ભંગ થાય નહી માટે પોતાને કૃતાર્થ માને મૃત્યુ નો ત્રાસ તેના મનમાં અમને થાય કારણ કે એવા સંજોગો ચાલ્યા આવે છે નજીક માં ત્યાં સુરવી રેવાની જરૂર છે એટલે સંકલ્પ કરી નહીં તો સંકલ્પ કઈ કરવાના હોય હવે તમે કેવા રહેશો એ જોશો પણ આવ્યો અને સુરબીર હોય તે થકી તો ઇન્દ્રિયો તથા અંતઃ કરે નહી માટે એને કોઈ રીતે પરમેશ્વર ની ભંગ થાય નહી માટે પોતાને કૃતાર્થ પણ માને અને નો ત્રાસ તેના મનમાં તેને પોતાના પતિ વિના બીજે ટેકા ને વૃત્તિ ડોલે નહીં ને એક પોતાના પતિ વિશેષ પ્રીતિ રાખે તેમ તે ભગવાન ભક્ત પતિવ્રતા ની પેટે પોતાના પતિ એવા જે ભગવાન તેને વિશે પ્રીતિ રાખે માટે પોતાને પુરતાર આપડે ક્યાં થઈ એમ આ મિથલ મહેનતો કેટલી કરો સમજ કોને સારું લાગે તેને મૃત્યુ નો ભય પણ રેસ માત્ર હોય નહિ અને એ ચાર અંગ માં એટલું એક પ્રધાન હોય ને બીજા ત્રણ ગૌણ હોય તો પણ કેટલો પૈસા જોવું જોઈએ આપવું જોઈએ હું કે ખાના માં ક્યાં બંધ બે હું આગળ તને જૂના સમજો આ નવા મમુક્ષો ને હું આમાં ક્યાં બે રહીશ એમ આમાં પ્રશ્ન કરતા ભાઈ અને આપડે બધું લેસન કરી નથી ને એવા પણ આ તો આગમડે થઈ ગયો આપડે થઈ ગયો ને કરવા પણ હું નહોર ને પતિવ્રતા માં કઈ નિર્ભયતા આવ્યા દેખાણ જુદો થઈ ગયો અને વિશ્વાસ થઈ ગયા સુર્યતા અંગ છે ને એ થવું કરતા મોટું છે એ ખડીક માની લીધું પતિવ્રતા નામ લીધે પતિવ્રતા થવાતું નથી પતિવ્રતા નામ લીધે પતિવ્રતા થવાય કેટલા સાધનો હોય તે પતિવ્રતા બનાવે છે પતિવ્રતા તો ભલે ભગવાન નથી અને ભગવાન નું ભજન ઓછી કરે પણ પતિવ્રતા હોય તો એ પતિવ્રતા નો પ્રભાવ કેટલો પતિવ્રતા સાપ ભજન પીડિતા ઉતાસના ચંદન બિંદુ શીતાલાજો બિચારા ગરીબ માણસ જેવા લાકડા લાવી વેચી જંગલ માંતી વ્રતા અને એનો પતિ બે લાકડા થોડા ખળગાવી ધૂળી કરી શિયાળો થાય પછી પરખે હોઈ જાય છોકરું એક નાનું એ બિચારો રંગો કર્યું એની માને પણ એવી રીતે હું તો તેના સાથળ ઉપર માથું રાખીને અવલંબો થઈ ગયો આ અગ્નિ છે પતિવ્રતા જાગે છે એટલે ઘણી ની સંબાળ એને રાખવી જોઈએ એટલે રાખે પણ એમાં મોડી રાત્રિ થાય તેની જોયું એમાં છોકરું રમતા રમતા પણ પતિ છોકરું ત્યાં ગયું પણ છોકરું બલ્યું નહીં ચંદન ના લોચા લઈ ને છોકરું આમ કરે ને એમ અંદર આવી કરાય અને જરાકરું તો ક્રિકટ કરે નઈ કાંઈ નહીં અને છોકરા ને આનું જીવ છે ને એ બધા થઈ જાય પતિવ્રતા હોવાથી મને યાદ આવ્યું હું બાળક ને લેવા જશ તો હું હલીશ તો મારા ધણી નું માથું મારા ખોળા માં રમે ઓછ માં લે અંદર લી પછી આ શાસ્ત્ર માં લેખ્યું છે અગ્નિ ભાઈ પાનો આ બાળક પતિવ્રતા નું જોવાને હું મારું પતિવ્રતાવ ભય ને ઉકાશા ચંદન બિંદુ સ્વીકાર ચંદન ના જેમ લોચા હોય ને પતિવ્રતા સાપ ભયે ને પીડીતા પતિવ્રતા ખાવું એ નાની વાત હશે પતિવ્રતાની ભક્તિ પતિવ્રતા ની ભક્તિ ભગવાન માં ભગવાન ચોટી પતિવ્રતાના દેવી ચોંટી છે કે નથી ચોંટી આ માં અઘરા માં પતિવ્રતા આવડાનું અઘરું નથી સાધના કરી ને થાય સાધને બી ન થાય સાવધાની હોય ત્યારે એ ટકાય આખા ભાગવતમાં કૃષ્ણ અને ભોગ્ય એના એક વિધિચાર ભાવના જ હતા ચાર ભાવ તો વયોજ્યો અને વેદની શુદ્ધિયો કેવાની જો કઈ આમ અને તો પતિવ્રતા નો અંગ છે ને પતિવ્રતા આજે બધા પતિવ્રતા ઊંઘ છે ને પતિવ્રતા નાની વાત જેમ પતિવ્રતા સ્ત્રી હોય તેને પોતાના પતિવી ના બીજે ઠેકાણે વૃત્તિ નહી દેશ માત્ર હોય નહી અને એ જ આ રંગ માં એક પ્રધાન હોય બીજા ગૌણ બીજા ત્રણ ગૌણ હોય તો પણ જન્મ મૃત્યુ ના ભય થકી તારે છે પછી શ્રીજી મહારાજ સર્વ પરમાન તથા હરિભક્ત પ્રત્યે બોલ્યા છે એ ચાર મહિલા જેને જે અંગ પ્રધાનપણે વર્તતા હોય તે કહો ભાઈ ચાર મહિલા જેને જે અંગ પ્રધાનપણે વર્તતા હોય તે કહો તેલા કે આજે આલે સમાજ મતરાજી કે બેલ પડી ગઈ આપને ખબર છે હે ને કે આપણા પાસે આપડે ખાવો બેલ ગઈ ઓર તને કોઈ મને જો બતાય મન ઉતફ ગયા તો વારગમતી કતો કેસ નહી ખાયગા રાત કેને જ ખાપર જીવેને બને નહી જાય ખાપર કોઈ પણ કોરાજા કોમાની તે